તમારા જોઈતો હોય તો આવું કરતો તમારે ઘઉં ઓળતો હોય બાજરી ઓળતો આપડે નાખેવાય ગોળ લેવા માટે પત્તી ગણું પચાગણું લેવા માટે એમાં બધા ક્રિયાઓ છે ને ખેતીવાડી છે શું છે બંધન રહીતું તમે બોલાવો બે વાક્ય બે વાક્ય જન્મ પહેલા ચાલશે તમે બોલાવો છો આ બે વાક્યો જે પેલા લખ્યા છે ને હિન્દુસ્તાન નો દોઢ દોઢ કરોડ પુસ્તક વૈરાગ લાવવાનો છે ને તેમાં દોઢ કરોડ માં આવું સાર નથી આટલા દોઢ કરોડ પુસ્તક છે આ બોલે તારે લાગે ચાલુ આપડે ના હોય ચાલવાના હોય અટકે નહી તમે કેમ લાગે અકી પડે ના અટકે નહીં ગમ્યા પેલા પાણી પાણી તૈયાર રાખે લાકડા ના સગા વાળા ના રાખે લાકડો રાખતા રાખે તો આપડી ઉપાડી થઈ પડશે નાખ્યો ગ્રહણ કરવા જેવું પોતાનું સ્વજાતિ તેથી લખે જાત સંભળાય એવું લખે ને શું છે કોઈ નથી કોઈ જાત ને સંભાળી કે સસરો ક્યાં સુધી ડ્રાઈવર્સ નઈ લીધો તરઝ ઝઘડો થયેલી પછી એટલો લોડ જોઈએ કેવું જોઈએ હા અને એની ઉપર જો કદી એક અડધો જ રતલ વધારે મૂકવા જઈએ તૂટી જાય અમે જ્ઞાન હતું ને પછી ગયા અજ્ઞાની મનમાં ખાલી આશા થઈ ગયું ઘર ના કેતા બે ચાર વખત જઈ આવ્યો એમ નીચે નીચે જાગૃતિ આંતર સમાધિ હતી આત્મા ગોતવો કેવી રીતે ગોતવો કેવી રીતે તમે ગોતવા જશો તો ઉડતા તમે જ ખોઈ જ હાથમાં તો ખોઈ ગયા છે હાથમાં આપીએ પછી પાડી જઈ નાખો હાથમાં ના છોડી કોઈ વાર એક વાર હાથમાં આવે થોડી છોડાય ના જોડાય ગુરખ છે ગુરખ માણસ હોય નાખે આપડે ખબર આવી શુક્રવારે વાર રહી જાય છે જ્ઞાનીઓ જાગે છે અને જ્ઞાનીઓ ઊગે છે ત્યાં તે જાગે છે તમને ખબર નથી અત્યારે એમ ક્યાં કરે પોતાનું હિત પલોરે તો પોતાનું હિત કેવાય પર્લોક બગડે તેને હિત કેવાય ખરું જગત જાગૃત થયું તેને ગમતું નથી શચિ સ્વરિતિ માં શું સ્વપરિતિ માં પરિણામ પરિણાસ માત્ર બધે અમારા સસરા થાય અમારા મામા થાય કાકા થાય આ મેં કર્યું કેવું સરસ કર્યું પણ આ મારું મારું બધા ઊંઘ માં ઊંઘે પેલા ત્રણ જાગે જ્ઞાનીઓ સાથે પોતાના આત્માની વાત માં સપરિણામ માં જાગ્યા કરવા પેલા ઊંઘતા જગત આખું ઉભારી કે ઊંઘે છે સાધુ સંન્યાસ આચાર્ય કારણ કેયમ જાગી હોય છે તેને શું કેવાય એ બધા ઊંઘે છે ઉગાડી માં પછી કે સંયમ એ લૌકિક રીતે કેવાય લોકો એને કે કરાય લોકો સમજન ને લોકો કે જ્ઞાન બાંધ લેજો નથી લેવું શું કરવું આત્મા નો સત્સંગ સત્સંગ બધો આખો આવે શાક ના હોય તો ના લાવીએ શાક થાય એનો હિસાબ છે ને સમય દસ હજાર ટકા બાળામાં કમાવા માટે ગયો હતો ને ઉપાદી આવે નક્કી કર્યું નઈ ચડવું ત્યાર પછી ઉપાડી જતી જતી રહી આખી રાત જાય આખી રાત બુદ્ધિ પેઠી આપણું જ્ઞાન પેઠું એ કેટલી શાંતિ રહી અને વિપરીત થઈ હોત તો નહી ચારો ના બુડી હાથમાં ના હોત ને દેવા મૂડી આપો જ ના પાકી જ ના કામ તો આવી જાય મૂડી બધી સગાવાળાનો સંબંધ છૂટી જાય